યોહાનની સુવાર્તા એનો ઓગણીસમો અધ્યાય યોહાનની સુવાર્તા એનો અધ્યાય ઓગણીસમો ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા સિપાહીઓએ કાંટાનો મુંગટ ગુંથી તેના માથા પર મૂક્યો અને તેને જાંબુડા રંગનો જબ્ભો પહેરાવ્યો તેઓએ તેની પાસે આવીને કહ્યું એ હે યહુદ્યો રાજા સલામ અને તેઓએ તેને મૂક્યો મારી પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે કે જુઓ મને એનામાં કઈ ગુનો માલુમ પડતો નથી એ તમે જાણો માટે હું એને તમારી પાસે બહાર લાવું છું ત્યારે ઈસુ કાંટાનો મુંગટ તથા જાંબુડા રંગનો જબ્બો પહેરેલો એવો બહાર નીકળ્યો પછી પિલાદ તેઓને કહે છે કે જુઓ આ માણસ જ્યારે મુખ્ય યાજકોએ તથા સિપાહીઓએ તેને જોયો ત્યારે તેઓએ બૂમ પાડીને કહ્યું કે એને જોડો વધંભે જોડો પીલાદ તેઓને કહે છે કે તમે પોતે એને લઈને વધે જોડો કેમ કે મને તો તેનામાં કંઈ પણ ગુનો માલુમ પડતો નથી યહુદીએ તેને ઉત્તર આપ્યો કે અમારે નિયમશાસ્ત્ર છે તે નિયમશાસ્ત્ર પ્રમાણે એને મરણ દંડ ભોગવવો જોઈએ કેમ કે એણે પોતે દેવનો દીકરો હોવાનો દાવો કર્યો છે એ વાત સાંભળીને પિલાદ વધારે બીધો તે ફરીથી દરબારમાં જઈને ઈસુને પૂછે છે કે તું ક્યાંનો છે પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો નહી ત્યારે પિલાત તેને કહે છે કે શું તું મને કશું કહેતો નથી તેને છોડી દેવાનો અધિકાર મને છે અને અધિકાર પણ મને છે એ શું તું જાણતો નથી ઈસુએ તેને ઉત્તર આપ્યો કે ઉપરથી તને અપાયા વગર મારા પર તને કંઈ પણ અધિકાર ન હોત તેથી જેને મને તને સોંપ્યો તેનું પાપ વિશેષ છે આ ઉપરથી પિલાતે તેને છોડી દેવાની કોશિશ કરી પણ યહુદીએ બૂમ પાડીને કહ્યું કે જો તું એ માણસને છોડી દે તો તું કૈશોરનો મિત્ર નથી જે કોઈ પોતાને રાજા ઠરાવે છે તે કૈશોરની વિરૂદ્ધ બોલે છે જ્યારે પીલા તે વાત સાંભળી ત્યારે તે ઈસુને બહાર લાવ્યો અને ફરસબંધી નામની જગા જેને હિબ્રુ ભાષામાં ગબત કહે છે તેને આસન પર તે બેઠો હવે દિવસ પાસખાની તૈયારી હતો અને આશરે બપોર થયા હતા तय यहूदियों ने कहे कि जुओ तु राजा तरह मोटो पुकार कर कहू के दूर करो दूर करो वतंभे जड़ो पीला कहे कि शूमरा राजा ने वंभे जड़व मुख्य याजके उत्तर आप सीवाय अरे बीजो कोई राजा नहीं तेरे जड़वाओ सौंपियोंसु पकड़ी लाई गया પછી તે પોતાના વધસ્તંભ ઉંચકીને ખોપરીની જગા જે હિબ્રુ ભાષામાં ગુલગથા કહેવાય છે ત્યાં બહાર ગયો ત્યાં તેઓએ તેને તથા તેની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યા દરેક બાજુએ એકને ત્યાં ઈસુને પીલા એક લેખ લખીને વધસ્તંભ પર ચોડ્યો ઈસુ નાઝારી યહુદ્યોનો રાજા એવોય લેખ હતો વળી જ્યાં ઈસુને વધત સ્તંભે જવામાં આવ્યો હતો તે સ્થળ શહેરની પાસે હતું અને તે લેખ હિબ્રુ લેટીન તથા ગ્રીક ભાષામાં લખેલો હતો તેથી ઘણા યહૂદીઓએ તે વાંચ્યો એથી યહુદીઓના મુખ્ય પિલાતને કહ્યું કે યહુદીઓનો રાજા એમ ન લખ પણ તેણે કહ્યું કે હું યહૂદીઓનો રાજા છું એમ લખ પિલાતે ઉત્તર આપ્યો કે મેં જે લખ્યું તે લખ્યું હવે સિપાહીઓએ ઈસુને વધત જડ્યા પછી તેના કપડા લઈ લીધા અને તેના ચાર ભાગ પાડ્યા દરેક સિપાહીને માટે એક અને જભો પણ લીધો હવે તે જભો સીવણ વગરનો ઉપરથી આખો વણેલો હતો એ માટે તેઓએ અંદરો અંદર કહ્યું કે આપણે એને ફાળવો નહીં પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી તેઓએ અંદરો અંદર મારા કપડા વેચી લીધા અને મારા જભાને માટે ચિઠ્ઠીઓ નાખી એમ શાસ્ત્રમાં લખેલું છે સ્ત્રી મરિયમ તથા મગદારાની મર્યમ ઉભા રહેલા હતા તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેના પર પોતે પ્રેમ રાખતા હતા તે શિષ્યની પાસે ઉભા રહેલા જોયા ત્યારે તે પોતાની માને કહે છે કે બાય જો તારો દીકરો ત્યાર પછી તે તે શિષ્યને કહે છે કે જો તારી માં તેજ વખતે એ શિષ્ય તેને પોતાને ઘેર લઈ ગયો એ પછી ઈસુ હવે સગડું પૂરું થયું છે એ જાણીને શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે કહે છે કે મને તરસ લાગી છે હવે ત્યાં સરખાથી ભરેલું એક વાસણ મૂકેલું હતું માટે તેઓએ એક વાદી સરકાથી બરીને ઝુફા પર મૂકીને તેના મોં આગળ ધરી માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો તે પાસખાની તૈયારીનો દિવસ હતો અને તે વિશ્રામવાર મોટો દિવસ હતો એથી વિશ્રામવારે તેઓના મૂળદા વધસ્તંભ પર ન રહે માટે યહૂદીએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગીને તેઓને ઉપાડી લેવા જોઈએ એજી સિપાહીઓ આવીને તેની સાથે વધેલા પહેલાના તથાના પગ ભાંગ પણ જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેઓ પામેલો જોઈને તેના પગ ભાંગ નહીં તો પણ એક સિપાહીએ ભાલાથી તેની કૂંખ વીંધી એટલે તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યા જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે જેથી તમે પણ વિશ્વાસ કરો તેની સાક્ષી ખરી છે અને તે સત્ય કહે છે એ તે જાણે છે કેમ કે તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહીં એ શાસ્ત્રવચન પૂર્ણ થવા માટે એ બન્યું વળી બીજું શાસ્ત્રવચન છે કે જેને તેઓએ વિંધ્યો તેને તેઓ જોશે આ બન્યા પછી આરિમ થાયનો યુસફ જે ઈસુનો એક શિષ્ય હતો પણ યહૂદીઓના ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય હતો તેને ઈસુનું મૂર્દુ લઈ જવાની પિલાત પાસે રજા માંગી અને પિલાતે રજા આપી તેથી તેને આવીને તેનું મૃદુ ઉતારી લીધું વળી નિકોદિમસ જે પહેર રાત્રે ઈસુની પાસે આવ્યો હતો તે પણ આશરે સો શેર બોળ તથા અગરનું મિશ્ર લઈને આવ્યો ત્યારે યહુદીઓની દાટવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું મૃદુ લઈને તેને સુગંધી દ્રવ્ય લગાડીને ક્ષણના કપડામાં લપેટ્યું હવે જ્યાં તે વધંભે જોડાયો હતો તે સ્થળે એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો ન હતો એ માટે તેઓએ યહૂદીઓના પાસખાની તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં જ મૂક્યો કેમ કે તે કબર પાસે હતી